श्री स्वामी गुरुकुण राजकोट जुना एकतालीस सुधी चौथ ने बुधवार तारीख छीस बारिश सौ चौरासी गड़ा प्रथम प्रकरण न अठारमू वचना चालू મારે બોલ્યા છે મારા મનમાં તો એમ થાય છે જે વાત ના ક પણ તમે અમારું છો માટે જાણીએ જે જાણીએ છે જે કહીએ જો અને આ વાત કે સમજીને તે મણે વર્તે તેજ મુક્ત થાય અને તે વિના તો ચાર વેદ સબ શાસ્ત્ર અઢાર પુરાણ અને ભારતા દીપજી ઇતિહાસ તેને મળતા બી ભારતા દીપજી ઇતિહાસ ભારતા દીન રો નો આવ્યો રોયો જો ભારતા દીપજી ઇતિહાસ उपाधि मन संकल्प न तो तेनो अमारे खर -खर हो तो अमे खो नहीं अंतर पदार्थ ना घाट नौकर એને તમારા જેટલી ચિંતા હોય ને ભગવાન ના ભક્ત આ જગત માં આમ રેતા શીખ રેવાયું છે ને તો અમારે ખર ખરો નહી ગમે એટલો ખાત કમેક નું આ કરે પણ અહીં આપણે જિંડા નહીં ખરખરો તમારે રોક કે થઈ જઈએ શું થાય તારે સ્કૂલ ની જિંડા કરો બોલી લે કે તારે પ્રેત ને મમતી બંધ પડી ગઈ તો ટોળિયા ગાルト મને મતી નહિ ન લઈવા તો નહી આવતી એની વાત આવી ગઈ બોલનો કે મત હો દે હાનું કરો ઉપરથી બોલે છે ક્યારેક બોલે વાત ત્રણ ચાલે પણ કોઈ આવતા નથી એને સુવું પડે હાજર એ નવાય ખરખરો અહીંયા ચોટી જાય ખર ખરો ભગવાન ના માર્ગ માં જીવ પ્રાણી માત્ર અમારે એનો ખરખરો નહી ભલે ઈ વ્યવહાર ગમે કરે તો ભગવાન દાજી અને કઈ નો કરતો હોય ના ના ઈ તો ચોંટેલો જ હોય હું કઈ નથી કરતો પણ એ ચોંટેલો છે બધો એ મોક્ષ માર્ગ માં નડતો નથી નડે ક્યારે તમે મારી પાછો ટાડો છો જવાબદારી શબ્દ આપડે વાપરીએ છીએ પણ એમાં ચોઈ શક્યા ચોઈ્યા એવા દરેક આ કલ્યાણ નો માર્ગ છે માણસ જાણે કામ પ્રવૃતિ કરે એટલે નડકો હશે પ્રવૃતિ વિના નો તો કોઈ મહાપુરુષ પુરુએ રહ્યો નતો ધર્મ ની સ્થાપનાઓ કેમ થઈ હશે ધર્મની સ્થાપનાઓ કેમ થઈ હશે કેટલી પ્રવૃતિ કરી છે શંકરાચાર્ય જેને તો આછું કાઢી નાખી આમાં વળી નાની ઉંમર માં હેરાન કર્યા છો એવું બાકી હશે જ ને જે ભગવાન રાજી કરવા કરશે, છે પાંચ છ ભાઈઓ ત્રણ થી ચાર બોલતા નથી આવડતું આ એકને કેમ છે રામભાઈ મજા સ્વામી બોલે બીજા સ્વામી તો નોખો થયો કે ના ભાઈ પૂછી નહી હોક ને એમાંથી ખબર પડી ગઈ હોય લે આના એટલા થાય ભલે ગમે એટલા ગણે હું ભૂલું નહી હોય ને કડીયા ને એની બેઠું બળી રાખું નવરા હોય તો નિરા કલ્યાણ એમ ને કોઈ ને ભાઈ માળા ફેરવી કલ્યાણ થઈ જાય ને ભગવાન કરવું જોઈ મનુષ્ય થઈને અર્જુન ના અઢાર અધ્યાય માં ઉપદેશ શું આવ્યો કર્મ ધર્મ કર્મ એને એવોધિકાર હસ્તે બનાવે છે તારે તો કર્મ નો જ અધિકાર છે જો નો ખરું તમે દેખી જ તમારા મન ને અમે દેખી એ કેવું બોલો બહાર તો ગમે જેટલી ઉપાધિ હોય भगवान भक्त निक्षेपी मन, मन बुद्धि चित्त अहंकार रहे अंतग्रह ना व्यक्त जा पंच गणेन्दी व्यक्ति कही जीव जो नकार ंग पी प्रभु ना भक्त होने वर्तमान खबर रहे नही प्रभु भजन खबर रहे नही સાંભળે છે બીજો કરતો હોય એને ભેડું ભલાય ભાઈ ના ના એ ભાંગ નો બેફજ છે કેમ જોશી ભાઈ બીજા ને મદદરૂપ થઈ નો થવાય લ્યો આનંદ પ્રકાર ના તિયારુ આનંદ શબ્દ લેખ્યો છે આનંદ એક મેં ખેડૂત ખેડૂત ને દેખ્યો તો હતો ખાચામાં અને દરવાજો આની બાના ખંડ માં હતો એમાં નતો એટલે મારે મજા હતી માણસ ભીડા પાંચ સાત જણા દરવાજા આગળ એક જણો છોકરા ને ખંભે મૂકી અને બારી જાજુ માણસ અંદર હતું હોશિયાર એવો ને હું તમને નહીં નડું હું તમને ખૂણા હું તમને નડીશ નઈ હું તમને મારો ધીરે ધીરે કરી અને પછી આમ ઉકેલો જવા મિનિલા પાટીયા ઉપર પોટલા પડ્યા હોય ને એમાં ધીરે ધીરે ઉભો થયો છોકરા ને છોડ્યો છોકરો નીચે ઉઘોર જગ્યા ને છોકરો બેસે હું એવું પુરાશ કેશ એવું મીઠું બોલે હું દેખું છોકરા ને આ ગરીબ છે પેશાપ ઉપલ્યા ભાગ માં ને બેઠા હોય કોરો છે તમારે ઘેર છોકરા નથી નથી હું એન્ડ નહી હું કરે બેઠા ગયા બધા પણ આપડે દેખીએ બાજુ ઓલા આ બધા એને ખુરકાવે છે હાર છે આપડે કેફ ચડાવે કે ન ચડાવે થઈ તારી પછી આપડે સાધુ થયા હોય કે પછી સાદુ છે જ ક્યાં અમીર ટાને યાદ આવવું જોઈએ કે અમારું કામ છે કેમ ધર્મ પ્રકાશ કેફ નો ચડવો જોઈએ ચડેક નો ચડે ચડે ભાઈ પીવે એટલે ચડે આમ લખે ને કે ભાઈ પીવે એને ચડે હોય તો મહારાજ કઈશ આવે નહીં સાંભળે છે તે શબ્દ ના પણ અનંત પ્રકારના ગુણ જુદા જુદા છે તેવો શબ્દ સાંભળે છે છોકરાઓ છે ને અવાર માં ઢોરા ઝાડવા જાય હાથમાં લાકડી ના બળિયા હોય ઉલાવેલા ભોવાયા ના શબ્દ બોલે બોલે ને ચડે એનું ધ્યાન રાખવું જેમાં કોઈક અત્યાર જીવ હોય અથવા કોઈક પુરુષ વિચારી હોય અથવા કોઈ કશ ની વિચારી હોય માટે સાંભળનાર ના અંતર્ષણ ને ભગવાન નું ભજન સ્મરણ તથા વર્તમાન તેની કરાવી નાખે છે તેમજ બચા ના સ્પર્શ પણ અનંત પ્રકારના છે અને તેના ગુણ પણ જુદા જુદા અનંત પ્રકારના છે તેમાં સ્પર્શ તેજ ભય દારૂ ને જેવો છે સ્પર્શ અડુ અ દુકાન ઉપર જયું હોય ઘણી લઈ કઈ એવા પણ એ સ્પર્શ નથી આની ઉપર પ્રેમ ઉત્પન્ન થાય સ્પર્શ કરો ને આ તીદારો જેવો થાય એ પાછા અમ તો ઢોર આઈલા જાય અડી જાય છે સ્પર્શ ના કહેવાય એમાં બહુ વિવેક છે બધા સરકારે તો કાઢી નાખ્યું નથી કહ્યું એમાં હું સમજા એ તરત જમને એ મંજીભાઈ તરત જ ઉપડી જાય એ જ મારે કહેવો એનું ઓળખો મનજીભાઈ આમ કરે એના છોકરા તો નહી હોય હું જાણું પેલા બઉ વેપારી માં ના કર જેવો છે માટે ખોટી વાત આ ભ્રસ્ત ના ઓળખે આપણને પણ આપડે આપડે ઓળખવા જ જોઈએ ને એ તો આવડે લુબડું બે છું સાધુ આનંદ બીજું જ્ઞાન તમે આટલા પગથ છો તો એ પણ પગે લાગો ન લાગો છોટ ગયો નઈ જાય આપણે નહી પૂછવાનો ભાવ ઈ બીજો છે ને ખોલ પણ ખોળ અરે પણ ગોળ ના ભાવ માં ખોળું કઈ ને બાપુ લગભગ સત્સંગમાં સત નો સંગ કરે તો સત્સંગી સત નો કરે તો સત્સંગી સત્સંગી ક્યારે સતજ નથી દેખાત ના અસત ને ઓળખાતા નથી હાથમાં જ કેદી આવે પિતર ના ભેદ નો જાણતો હોય છે પણ ભેદ કોઈ કોઈ સત્સંગ ને જો એ વિચાર કરતો હોય તો કઈ કોઈ વિચાર હવે મંદિર હું કામ જવું એમ કોઈ વિચાર કર્યો તમને જ પૂછ હું કામ જવું મંદિરે જવું શા માટે ભગવાન કરવા માટે બજારે હું ગમ જાઉં બજારે ઘરે તો આ ધંધા માટે ગમે એ પણ કઈક માતા છો ને ખબર ધંધામાં તમે જોડાવ છો બજાર ગપા મારવા બે ધંધામાં જોડે મંદિરે શાક જોતું હોય તો શાક માર્કેટે જવું જોઈએ એ તમે અનાજ ની જાઓ ત્યાં શાક ક્યાં હોય સોનું જોતું હોય તો સોની બજાર માં જવાય ભાઈ એમ સંત મંદિર માં હોય છે તમે બજારે જાવ છો માલ લેવા દે દર્શન કરવા જાવ લેવા જાય છે જે માલ લેવા જવો છે એટલા માટે નઈ એમ ને એક એક ના મો ખોટી બોલો છો ને છે છેતરવાની સંત તમારે આપણી છેતરવાહક બોલીએ જઈને પરંપરાગત બોલે પરંપરા પરંપરા બરાબર ને શાક લેવા દે તો દે જવા કોણ જોવા કલ્યાણ માં વાંધો નહીં બાપુ બીજે ભગવાન નહી હોય ત્યાં જશે શું જોયા ત્યાં ભગવાન જોઈએ ખરેખર જાય છે માની જાય છે હોય એ મંદિર માં હોય એટલે ત્યાં જવું ત્યાં તમે પાછું નક્કી કર્યું લુબડું એને નમસાદો શું લુમડું એમ નમસાદ અને એને જમાડી પૂછ થાય એ નથી કરી રહીજુ પાછું બરાબર નથી પણ એ તો બધા મારું પણ આમાં બેઠા એટલે બોલું બીજું કઈ એવું જ છે એ બધું ખોટું થાય છે દુકાનો ઉપર પેઢી ઉપર તમે બેઠા હો અને ગ્રાહક બરાબર હારા આવ્યા તમારે જાણો નફાનું છે કામ કરું એ ટાણે ભાઈ બંધ આવી બરાબર કરો એ નથી કરતા તેમજ રૂપ પણ તેમજ તે પાપી ના દર્શન ના કરનાર નો પણ ગુંડુ થાય છે ચંદન તેની સુગંધી લે તો જેમાં લીલા બુદ્ધિ ઘટા થાય છે તેમાં બુદ્ધિ ઘટ થાય છે તેમાંથી પુષ્પ જે ભૂંડા ને યોગે કરીને જીવ ની બુદ્ધિ ભ્રષ્ટ થાય છે તેમજ પરમેશ્વર અથવા પરમેશ્વર ના સંત કેવું કરવું એ તો મજબૂત રહેવું પડે જો અને ભોળા લોકો ને તો ખબર નથી બુદ્ધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંત ના શબ્દ ને સાંભળવે કરીને ઉત્તમ થાય છે હંમેશા મંદિરે જઈએ દેવ દર્શન કરીએ સાધુ સમાગમ કરીએ પ્રસાદી ખાઈમ સુધરે એ પછી ની વાત છે પણ આને તો માન્યું કે મારી બુદ્ધિ હારી થઈ જાય ભગવાન ના થાળ માં સિંગડી વચાંગ માં આવે છે ત્યારે હવે એમાં પાપી ના હાથ નું પુષ્પ પણ ન લેવાય પ્રસાદી પણ ન લેવાય ત્યાં લગી લઈશ આપડે ઓળખીએ છીએ તો એમાં જરાય ભૂલા ન પડી હો આ કાયમ કાયમ આવે તો એ જોવાનું નઈ શાક તો ઘડીક વાર નું છે પછી તો કઈ છે તો છેતરાવા નથી માનતા ભરાય કારણ ઈ સાકણી તો જોડી ભરી વાળું ક્યાંક જોડી ભરાય જોડી ના ભરાય તો પછી આઈ તમારો કોઈ ક્યા નહી કઈ ભારે અને જીવ ની બુધિ ભ્રષ્ટ હોય તો પણ ભગવાન અને સંત ના શબ્દ કરી ભગવાન કરીને મોટા સંત નો સ્પર્શ ના થાય તમને તર્ક નોટા સાધુ હોય એની તમને હજી નથી મગજ માં મોટા પુરુષ એટલે કોઠારી મોટો પુરુષ કહેવાય ને પૂજારી મોટો પુરુષ મોટો પુરુષ કોણ આજ્ઞા અને છતાં ની પ્રસાદી નો લેવી એમના પર તો આવડા ની મારી શબ્દ તો જોવો જોઈએ તમારે મારો મહિમા હોય ફળ છે હું દાંતે તોડી ખાઉ છું અને ઈ તમને આયુ નજી પણ જોશીભાઈ ને આગુનુ ન લેવાય શાસ્ત્ર ના પાડે છે એક જે મર્યાદાઓ બાંધી એમાં ઊંડા ઉતરીને આપણે જોતા જ નથી વ્યવહાર ગોઠવાય ગયો સ્વામી ને ખોટું ન લાગે હોય ખોટું ન લાગે લાવે હાજર આહાર શુદ્ધિ સત્વ શુદ્ધિ ગીતા વાંચી છે આહાર એવો ખોડકાર તમે ડુંગળી અથવા લસણ લગુ મોઢે હારું ખાઈ ને બેસો કસ્તુરી ના કેવા માણસો ની સોબત કરીયે છે એવું આવે અને આવડ ખેડૂત કઈશ કાળીયા ભેડો ધોળીઓ બાંધે વાહન નો આવે એવા જે છે એને ઓળખી રાખવા દે એ ભગત ના વેશ માં કદી હોય તો એનો સમાધાન ન કરવો ના પાડે કરીએ જાદુ એનો જ થાય તમને આવડી ગયો બોલો અને વર્તમાન ની આઈડી કરીને મોટા સ્પષ્ટ ના થાય તો તેના ચરણ ની હૃદય માથે ચડાવે તેને આગળ પાછળ જવું જોઈએ પણ આ કોણ સમજાવે એ કોણ સમજે અને તમારે આજે જગત માં તો મારી બાળા ના મારી બેન ને તમારા દર્શન કરવા ભગવાન ની આજ્ઞા લૂતા પછી દર્શન નું ફાળશું પણ તમે રાજી થઇ જાવ પાંચ રૂપિયા ધોતિયા ના જીવન મજાનું કરો પછી કરો નો કરો આવડા મૂર્ખ પાણી ગયા છે આપડે ઝૂટસો એટલે એ ભાઈ જેવું થઈ ગયું ભ્રષ્ટ થાય બધી ભ્રષ્ટી થાય એટલે ભાઈ જાય ભ્રષ્ટ થઈ કોઈ બી કોઈ ન કરે કારણ કે આને લોકો એ વાત કરે કે ગ્રંથ વાંચી ને એની મેળાઈ કે સાધુ જાતા સાધુ આયવા સાધુ આયુ્યા તેવજ ભેલી ત્રણ ચાર વાગ્યા પછી સાધુ બાજુ એટલે બિરાને કહીજ જોઈ ને હાલ સાધુ હોય ને ક્યાંય ઘરે ઘરે છોડાવી દીધી છે તે મોટા ને એટલું કરી આવ્યો બઉ કરી નહીં ખરેખર દુકા આટો મારી આવો વેપાર ન કરવો થાય છે એ મર્યાદા ને રાખી ને પ્રસાદી લેવી અને જેને ન ખસે તેને ને ભોગવશે નહી કરે તેવો છે તેની બુ થઈ જશે અહિયા કચ મારા માર્ગ માં બધા ને મજબૂત રેવું પડે એટલા માટે કહું આ તો તમારા બધા જ્યાં આવે ત્યાં પરોઠો જ નો બે હાઈ નો બે હાઈ પરચું હરિભગામાં શું સમજે